સાચું સાચું સમજતી કરી આપી પછી પગલ ગુણ ને થાય કોઈ પણ સ્થિતિમાં તમને પગલ ગુણ થાય કારણ પગલ કેમ થાય છે પોતે જ પદલ કેવી રીતે થયું તે હું જોઈ શું છું ભગવાને બે બાદ સુધા કે આત્મા અને અના આત્મા કૃષ્ણ ભગવાને સુધા પાયા લોકોનું શું અનાથમા છે કૃષ્ણ ભગવાન હું સત પણ છું ને અસત પણ છું હું સત પણ છું સત હું સત હું આત્મા ને અનાત્મા કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે હું સત પણ છું અને અસત તીર વાગ્ય મરી ગયેલા હતા ગણતરી ગણતું અસત્ય વિના છે નારાયણ થવાના તમારું વ્યક્તિત્વ ઓપન થતું જાય છે એમનું ઓપન થયેલું હતું અને થોડુંક જ બાકી રહ્યું હતું અને થોડા કાળ પછી મહાન શીર્શંકર સહિત ધર્મ થવાનો છે એમનો એટલા પોરબંદર પોરબંદર કઈક સાચું હોય પણ માન્યતા ના હોય તો કઈક સાચું માન્યતા ના કરીએ છીએ ભાઈ એમ કે દુઃખ માં જે ઈશ્વર પ્રત્યે ભાવ ઉભા થાય છે એ સુખ માં આપડે ઈચ્છીએ તો પણ નથી ઉભા થતા એમ કેમ ઈશ્વર પ્રત્યે ભાવ ઉભા થાય છે અને દુઃખ માં જ્યારે સીધી દુઃખ માં હોય અને દુઃખ માંથી વિટામિન વિટામિન ડાગર સિસ્ટમ નું બી કે આખાનું વિટામિન છે અને સુ કે દેહ નું વિટામિન છે જો કે આખો વિટામિન છે સુ કે દેહ નું છે તો પછી કે ઓજસ નગર ભી એને માટે ખૂબ જ જરૂરી છે એ કરવી કરે આ દુનિયા ઈશ્વર ને યાદ રાખવા માટે જો દુઃખ આવતું હોય તો બેટર છે પછી ઈશ્વર ને યાદ રાખવા માટે જો દુઃખ આવતું હોય તો એ વસ્તુ બેતર છે પછી એમાં ખોટું શું છે ના કઈ આપણે પોલીસ વાળા આવે આપડે હાથ હાથ એવું પડે છે એ કે છે કે ઈશ્વર પ્રત્યે ભાવ છે એના માટે નો પ્રયત્ન આવકાર્ય ગણવું જોઈએ દીખ ને નિભાવી લે કરો કઈ બોલાવે નઈ ભાવ નિભાવી કરો તો દુઃખ ને એમ કે દુખના આયે ના ફક્ત જ્ઞાનીઓ અને ત્યાગીઓ જ્ઞાની પુરુષ હોય તે દુઃખ ને ત્યાગ્યો બીજા લોકો અને સુખ ચાખવામાં આવતું નથી સુખ ચાખ્યું નથી સુખ ચાખેલું બધા દિલ્હી માં સુખ ચાખેલું વખત સુખ કોઈ દિવાય માં દાખલ પરિસ્થિતિ નથી પરિસ્થિતિ અનુકૂળ કોઈ વખત આવી હોય તો એ સુખ સુખ અનુભવ થયો હોય એમ કે સુખ એ ખરેખર સુખ ના સુખ એનું નામ કેવાય આ કલ્પિત છે શું છે અનુકૂળ સિદ્ધિ હોય એ તમે ના ભાવતી હોય તમે શું દુઃખ થઈ ગયો ન ભાવતું બધું કલ્પિત છે સાતું સુખ તો હોય છે તો ભાઈ બીજું કોઈ મારે સનાતન સુખ કહેવાય કેવું એમ કે આ કવિ કાળ માં ઈશ્વર સતત સ્મરણ કરવાથી એના સ્મરણ માં રહેવાથી આત્મજ્ઞાન થાય છે એમ કે સંતો એ વાત સાચી છે આત્મજ્ઞાન લેવાનું બધું ભાગ લખવાનું આપડે આત્વ લીધા જાહેર સ્મરણ કયા કર્યો કેટલી જૈનો શાસ્ત્રો આ જો માર્ગ હોય તો માર્ગ કયો માર્ગ શાસ્ત્રો એમ કે છે કે ગીતા માં તો એવું કહ્યું છે કૃષ્ણ ભગવાને કે જે પણ કોઈ માણસ મારું એક ચિત્તે સ્મરણ કરશે ચિંતા નથી સમજાય અને બસ કૃષ્ણ ભગવાન એમ કર્યું જીવ તું સિદ્ધ ને સૂચના કરે કૃષ્ણ ને એ કરે તો કે છે કૃષ્ણ ભગવાન કૃષ્ણ કૃષ્ણ ભગવાન તો ક્યાં પણ મારું તારી ની છોડી હશે એવું મારે કે છે આવું મતલબ કૃષ્ણ ભગવાન આવું કોઈ ચિંતા માર સાઈ છોડ્યું એ કે છે કે જેને જો છોડ્યો હોત તો એમ બોલે જ નહી મારી જીભ ઉપર આ લોકો આમ મને પૂજા કરે છે આખો દાડો અને મારી જીભ ઉપર મુકાય મારી જોડે દેખાયા વાત કર્યા કરે છે મારી જીવ પૂરું પગાર બનવા ભક્ત થઈ ગયું છે બધા આજે કૃષ્ણ થાય એક જ ભક્ત છે હિન્દુસ્તા એક જ ભક્ત હોય તો કૃષ્ણ થાય ભક્ત થાય કેમ બધા બહેની ના ભક્ત છે નવો સાચો ભક્ત નમ કહેવાય કે ત્યારે સૌ કોઈ ત્યાં સિવાય શક્તિ ખોટા ઉપર ત્યાં લોકો આ ખોટા તો મુસલમાન સાથે રહેવા નતા વાપડી વાળા મુસલમાન સાથે નારાયણ કેસારી ત્યારે રૂપ પાડ્યું ચાંગડા તેમનું કુટુંબ જ દીકરા એ સાંભળા ને આ સાંભળા કુટુંબ જ સાંભળું સાંભળ આપડા બધા ઉતરા પણ એ સાંભળ્યા હા બઉ ભારે બહુ ચાંદી ને ભાવ એકાગ્રતા રહેશે નહીં ભક્તિ કેમ થઈ ગયા ભક્તિ ભક્તિ વખતે એકાગ્રતા રહેશે નથી રહેતી પડી ગયું એ મારું દાદા એ જ કહેવાનું હતું દુઃખ માં એકાગ્રતા રહેતી હતી પણ એકાગ્રતા અબકારી નથી એવું લખવું ના લખો અબકારી તો નથી પૂજ્ય મોટા એમ કહ્યું કોઈ વખત દુઃખ નહીં માગવાનું ભાઈ સીખી થાય જ્ઞાની થાય તો દુઃખ મગાય મે તો જગત ના માણસો દુઃખ માંગે સામે દેહ ના માલિક નથી મળે એ વસ્તુ ને તે પરિણામ છે એકાગ્રતા સભા રહે છે એકાગ્રતા નથી રહેતી તો મન મન લપુ પડી ગયું છે મન લખતું લખતું પડી જાય જાય હોય તો મજબૂત હોય તો નીકળી ના જાય લપટો પડી ગયો છે મને નથી લાગતું તમારું મન લપતું પડી ગયું છું મને લાગતું નથી બીજું બીજું ભૂલ છે બીજી ભૂલ થાય છે તમને બેસો કે નહીં પણ ઘરમાં બેસો સુધી છોકરીઓ હોય કે નઈ છોકરીઓ પણ હોય ને છોકરીઓ ઘણા બેસો કે નઈ હા ઘણા તો બેસે ઘણવા તો બેસે ઘણા બેસે એકા તમે આપે કહ્યું પૈસા પર પ્રીતિ છે એટલે એકાગ્રતા રહેશે અને ભગવાન ઉપર પ્રીતિ નથી એટલે નથી રેતી પ્રીતિ ભગવાન ઉપર થાય હા એ તો એમ છે પૈસા ઉપર થી એકાગ્રતા પૈસા કેવી રીતે કિંમત પૂછવી વધારે પૈસા ની કિંમત વધારે ભગવાન ની કિંમત વધારે જેની કિંમત હોય તો પ્રીતિ કરો શું કરું હા અમને પૈસા અમારે ના હોય એટલે હમણાં બધા હોનારા ઘોડા આંબેડકા રહ્યો હતો ગાળા ગર્તો નથી પણ અગરબત્તી હોય છે તેને પોતાનું શું એમાં સુગંધા ને એને પોતાનું શું થાય છે જે માપા નું હોય છે એમાં ક્યાર હશે તો એ ખાઈ જાય કે જો કેરી આપે છે આપે છે આ બીજા બધી બનાવટ બનાવટ હોય કે ના હોય બનાવ બનાવટ ને ઢેર ઢેર આકાર બના હોય બનાવટ હોય કે નઈ આકાર के ते भगवान केव जापने? निरंतर, निरंतर. निरंतर याद रहे <laughs> <Dub> तेरे याद रहे विस्तृत ना खाए कर કેમ ચાલે છે સરદાર ભાઈ જે કર્યા ભગવાન રે એવું કર્યા પછી બીજી મજા વિરાટ સ્વરૂપ નો શું કરાવીએ પછી શું છે ઠીક લાગે તો રાહુ સાહેબ જો તમે કહી શકીએ પછી આગળ ના લખે તમે અહી તમે આયા માટે કહી શકીએ કારણ કે અમારે કેવો હોય વાર અધિકારી છે એક્સિડેન્ટમાં કમર ના ભાગે એસી બસ ના બંને વ્હીલ ફરી વળેલા કમર ના ભાગ બંને વ્હીલ બે બે બે બે બે બે બે બે બે બે બે નું તો ઠીક છે પણ એસસીનો કારણ કે મારા ભાઈ ને જરાક આ જે ગ્રહો છે ગ્રહો એ આપડા કર્મ ના હિસાબે એની અસર થાય છે કે કેવી અસર થાય છે આ બધી ગાડીઓ પકડે છે કોકને પકડ્યા છે આ બાદ પોલીસ હોય છે એ બધી ગાડીઓ જવા દે છે કોકને પકડ્યા છે ને આ અન્યાય કરતી નથી નિરંતર ત્યાં આગળ જે. પ્રતિકૂળ પરિસ્થિતિ ઘણી પુષ્કળ હોય અને એકાએક પડી જાય અને અનુકૂળ પરિસ્થિતિ ઘણી વખત એવું બને છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ગ્રહો ને તો ગ્રહો એટલે તમારું હિસાબ ચૂકવાનો અધિકાર એ નહી કે તમને કહે છે ग्रह दुनिया અંદર જો ના હોય તો તમને ના મળે હવે ગ્રહો નું નામ કવ તમે કદા ગ એમાં અઠાગ્રહ એટલે શરી નો ગ્રહ શો આખું કારણ શરીર નડે કઈ રીતે તમે હવે પડી ગયા આગ્રહો નહી હોય તમે અમારાગ્રતા મુસ્લિમો કીધા અને હિન્દુ હિન્દુ ધર્મ આવું મત રાખવાનો માટે પણ મત નો આગ્રહ નતો નહીં કર दर मन अन्भव न आधार मत बंदाय हिस्सा कार्य थतु के अनुभव न आधार अनुभव न आधार થયો સ્ત્રી કહે છે જોડે ધરમે છે એટલે માણસ એટલે ભેગા જોડે છે વાત કરું છું હોય છે અને આપણે હત્યા હતા તે લગ્ન પેલા બે વાર પેલા જો ગાય મરી હોય અરે જોગા ખે તો ગમાયે શું ફરતા નહી ને આને લગ્ન થઈ એટલે મારી બોલે છે રાજે મોયરામ બેસે ને જે શું કરે ભાઈ ભાઈ કે ભઈયા એક એક માર આયે આયે એ સાયકોલોજી ઇફેક્ટ થઈ શરૂ થઈ શરૂ થઈ ડિગ્રીંગ થઈ મારી મારી મારી અરે એક એક મારીએ એક એક ઓટો કેમ કે પણ મારી વાત ને મારી વાત હતી મારી મારી રાત અસર થઈ મારા પછી મને ટાઈમ છે અમુક વર્ષે છે પૂરી ગયા છે એ તો પાંચ વર્ષે નઈ જાય કે બીજો કોઈ ઉપાય બતાવો ને એક મહિના સુધી નોઈ મારી નોઈ મારી નોઈ મારી નોઈ મારી આ મારી કઈ વાટા માર્યો મારી કઈ કોઈ ના સમજ માં આવે આખા કવું કરે છે બીજી માનશે નઈ હું તો તમારા ભાઈ ને જ તમે એમ કહો કે ભાઈ ને ગમતું ના હોય તબક્કો આજે ઝઘડો થઈ ગયો હવામાન ના થયું નાય મારું નાય મારો પ્રશ્ન કરીએ જાય બરોબર જોઈ દીધું આવી રીતે સહેલું છે માનવું અઘરું છે કેવું સેલું છે કેવું સેલું છે પણ માનવું અઘરું છે નોય મારી નોય મારી એમ જે જાણે તો બોલે જાણે બોલો શું વાત નહી તો ઝઘડો થયા પછી હા પછી જયારે તાકીદ કરવું પડે નહીં કરવું જો ઉપાય હોય ભાઈ મારી ગયે તો આપડે હું રડવા લાગીએ રડવાથી બાકી આપતી જ હોય તો તો આપણે રડવા કે ના ઉપાય તો બતાવ્યો કે એ શું કીધિયો પણ એને કર્યું નય મારી નય મારી યાદ આ તો નય મારી આલે નય મારી આલે નય મારી મારી મારી બેઠો પાઠ તેલા દેવર તેલા ગાય તો મને બાઈ નાવા લગન કરે आधार बंधायानुभव आधार बंधायाूटे मेरी मान्यता थी खोटी थी खोटी मान्यता ને? શુભાઈ એજ રોંગ મિનિટ હવે ખરેખર કેશુભાઈ છો શરીર નો વળવાનું સાધક છે ટક મને કેમ ભર એવું બોલે હાથમાંથી કેચી ભાઈ તો મારું નામ છે હું હાથમાં અને હાથમાં તમે કેસી ભાઈ માની લીધું ઊંઘમાં હું કેસી ગુમ્મા ઉઠો સર અને લલુ બે લલુ ના આવ માઉન્ડ હજી છે આ ભગવાન નિર કરીને મારો છોકરો કેમ ગણી શકાય અમારી વાઇફ મારી વાઇફ કેમ ગણી શકાય એવા વિચારો મને વારંવાર અહેવાજ કરે છે તો એ બરોબર છે મારી વાઇફ એમ કેમ કહી શકાય આ આખા ગામ આખા ગામ ના હેલ્પ કરે છે કેપીટેલના આદરામ ધ્યાન રાખે લાગુ ગામના કોરાજી છે આ એ રાત્રે આરાખવાગે રોતી અટુ લેવાની દે તું લેતા છે કે કે તે બોલે ને લેવો બે બે અટુ લેવા હે દે અટુ લેવા દે તું લેતા છે કોઈ પણ કેઠી પ્રસાદ લેવાનો કે હે કોઈ પણ કેઠી પ્રસાદ બે વખતે આપી દા વધારે નાનશે ને ગામ માંથી કોઈ કાળા માણસો આયા બધા છે છિંદુસ્તાન બોલે એટલે આપડે અંધીજાર આપડે હું કીધું નહીં બોલે માટે આબલ બોલે છે અબલ મારો દીકરો આના મારાીકરાસુ સાસુ આપ પણ એ દારૂ મૂર્ચિત પણ ઉપાય છે એ પાણી રે છે ભૂમિકા ના હોય કેમ લાગે બધું એ થાય ને પછી બોલે ને બધું હા સાપ તો મારે કાકા ના જ કે કે પણ અમારે અમે લેવા દેવા નહીં આપડે ખુશ કરવા માટે કેમ કે આ બગલા પછા મારા આપડે કેટલો દારૂ ચઢેલો આ ઉત્તર ચઢેલો તમને એના કેટલા દારૂ છે અને ઉપાય છે દાદુ ને દાદુ પણ હા જય બધા ખુલાસા થાય ખુલાસા થાય કે આમ આમ બુદ્ધિ ની કચેરીમાં થાય ને તો કચરે પેલું બધું હબક માની લેવા કદર થાય મોક્ષ માણ ને મોક્ષ મળે તેવું કામ આવ્યું માતા મોક્ષો તો ઉપરી આજે કોઈ પણ ઉપરી આરામ ના પ્રવા મનમાં નહિ બોલો આટલું જે તે રીતે આવ્યું તો ભાઈ ના છોકરા બધા તૈયારી બોલો તમે બોલો એ બધા બોલે છોકરા બઉ સારી રીતે બેસે એ પહેરેલા સમજાય ના પહેરેલા આવે એક સમજાય લેવાનું કે આટ નો લાડો ના પછી કાળી એક પછી એ ફોટો કે બેસો તો ન બેસે તો શું કરું નાયર જ ન હોય આપડે ના માનતો હોય મીઠી લાગે બીજી કેસો આટલું આ ટુકડો તો ચાલો સર श्री म जय जय कारो तात भगवान न अति म जय जय कारो तात भगवान न अति म जय जय कारो तात भगवान न अति म जय जय कारो नट नट तात भगवान न अति म जय जय कारो तात ंगपति नरसिंान प्रकट ज्ञा पुरुष नो योग जगत न जीव मात्र कल्याण करो कल्याण करो कल्याण करो कल्याण न તમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ ને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષ ને પામો દાદા ભગવાન નામ જય જય કાર હો દાદા ભગવાન નામ જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જયકાર દાદા ભગવાન દાદા ભગવાન ભગવાન નાસીમ જય જય કાર રા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર ભગવાન ના